બે હજારતા વર્ષા નું અઢાર નું યોજના પ્રથમ ચાલુ પછી તમ પછી અંધતા મિત્ર માં ગયો અને ત્યાર પછી બહુ હવે આને પરણાવવા મોટા કરો છોકરા મને પછી મરવા કારણે આનું ઉઠાશે નથી આપણે હોય ત્યાં કે હોય એવું પ્રાણી માત્ર ના લાગુ પડે આને બીજા ભાગ આનું બીજા ભાગ પણ કયું ના લાંબુ પડે સ્વામિનારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણા અને પાંચમા આપણા ઈષ્ટદે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા અને સ્થાન સેવક કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિઓનું બહુ કણું છે તેને જાણવું श्रीकृष्ण भगवान क्या थे द्विभुज ने सूर्य कोटी को सरखा प्रकाश मान से राधिका जी ने लक्ष्मी जी सही सुनंद चतुर्भुज रूप ने धारे अष्टभुज रूप ने धारे सूज ने धारे ने, ने, ने, ने, ने वासुदेव संकर्षण ने प्रत्युम પોતે પોતે તો સદા દ્વિભુજ છે અને ઉપનિષદ તથા સાંખ્ય શાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિશે એ જ વર્ણન કર્યું છે કેવી રીતે પરોક્ષપણે ભગવાન નું સ્વરૂપ કહ્યું હોય એટલે બારું બારવી એટલે ઉથડક ઉથડક કોઈ માણસ હું જ્ઞાન માં અધૂરો છું એમ કોઈ કબૂલ કરતો નથી અકલ અધૂરો કોઈ માણસ ને અકલ માં કોઈ અધૂરો નથી અને અથડામણ એમાં જ છે અકલ માં કોઈ અધૂરો રહેતો નથી ને એને જ અથડામણ છે કોઈ એમ માને મળું મને હજી હું પૂજે નહીં એમ જો માને એટલે અથડામણ ગઈ આપડે જાણીએ જેમ નક્કી કરી રહીશું એટલે અથડામણ ઊભી જ છે મન અને જે આ જાણી શકતો હશે કોઈ તત્વજ્ઞાન ને એમાં ઉપલબ્ધ આપણે એટલા માટે આ વૈદિક શાસ્ત્રી અને પૌરાણિક ત્રણ પ્રકારની વાતો હોય વૈદિક ઈ શુદ્ધ તત્વ હોય શાસ્ત્રી એને દાખલા દલીલ કરીને ફિટ બેસા અને પૌરાણિક એને શણગાર કરીને બતાવે અલંગા લુગડા પહેરાવીને આ બાબત ની હવે એ કેમ એના કર્યા સામાન્ય મગજ પહોંચે નહીં દયા ખરી પછી ઈશ્વરે સમજે કે આ સમજતો નથી એટલે મને એમ થઈ એ દયા ખતા હોય એમાં દયા ક્યાં વધારે ઈશ્વર ના આવે જો આજના બરાબર પાલ તો હોય ભગવાન દાદુ હોય એવું જ્ઞાન ને ગપોડે વાત કરે છે નહીં તો હાવ ખોટા જ્ઞાન હોય શું સમજાય શું હોય સ્થાન સેવક વર્તુવાનું ભાવુ પાણું છે એનું તેનું એક કોઈ ભગવાન કહેવાય છે શાસ્ત્રો જેનું વર્ણન કરે છે વેદ જે નું વર્ણન કરે છે એ ભગવાન નું બહુ પણ ભાવ પાણું એના બધા જો પરોક્ષ પ્રત્યક્ષ ને પરોક્ષ સ્વરૂપો છે ખરું ને તો એને કોણ આપ્યો આપડે પરોક્ષ એટલે રામ ના કૃષ્ણ ગૃસિંહ ના વાસુદેવ ને ફલાણા બની ને આમાં કે આંખ થી અડધા છે એને પરોક્ષ કયા આ તત્વ જુદું આખું હવે એને આવડે આપડે જેમ તેમ આવું અને હાજા ફાર કરી દઈએ આ તો બહુ સારા માં સારી વસ્તુ સમજવા છે ઉપાસ પાછન અને બાજુ બધી તકરારો મટી જાય અને જે તકરારો કરે છે ને એ બધા અભિના પરોક્ષ જે ભગવાન નો પરોક્ષ હે મારા હે માતા આપડે બધા જાણવા પ્રયત્ન કરતા હશે ધ્યાન લગે શુદ્ધ ગુરુ ના પાડે ઉપાસના માર્ગ કહીએ ભગવાન થયું અને જે તે સિવાય એમાં એટલે ભૂલો સિવાય તો આદિના ઉપર વર્ષનું નથી શ્રી કૃષ્ણ ભગવાન કાર્ય તેને ભેગે કરીને શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિઓનું બહુ ભંગ છે તો માયા ના દમ થકી પડે એવો જે બોલો આપડે આવતો માયા ના ધન એવો જે ગોલોક, ગોલોકરણ ભગવાન એમાં દિભુજ એવા શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે રાધા કૃષ્ણ છે વસુદેવજી ના પુત્ર વસુદેવજી ના પુત્ર તરીકે આ શ્રી કૃષ્ણ છે એને શ્રી કૃષ્ણ જોયા ત્યારે હરિદ કૃષ્ણ આવ્યો ને એમાં નામ આવે છે પણ આવે છે નારાયણ તમારા જાણે આપડે બધા જ્ઞાન જેવું સમજવા માંગીએ કપાળ માં પણ કપાટ માં વસ્તુ એને લઈ લીધી એટલે આપણને ભગવ વાંધી જાય એમ કે ભગવાન સ્વામિનારાયણ રાધિતાજી ને લક્ષ્મીજી એ સહિત છે ને નંદ સુનંદકા છે રાધા ને લક્ષ્મી આવ્યું ને એટલે બધું લોકો જે કેવાય એના દ્રષ્ટિ આવે લોકો ને ભૈરી યાદ આવી જાય ભગત કેવાય ને રાધા લક્ષ્મી બે શબ્દ યાદ આવે તો સંભળાયક્ષ્મી ને વિચારાય મોટી શિક્ષા ભરી માં કેટલા અર્થો ફર્યા છે સાંભળી લો સાંભળે ખરાબ ના ના એ આપણે નથી તમે ધોલ નું આપો ને હું પણ ધોરણ આપો ને કારણ હું તો રંગ વાળું રાધિકાજી ને લક્ષ્મીજી એ નંદા મારી પાછળ સેવા છે એની શક્તિઓ છે શક્તિ એટલે સામરિક મૂર્તિ માન એની પડખે રહી ભગવાન ને જરાય ક્યાંય જવું પડતું નથી એની ઈચ્છા સમજી દોડા દોડ તો એને કરવું પડે એના ભગત રક્ષા માટે એની શક્તિઓ ભગવાન બધે પહોંચી જ્યાં દોડા દોડ કરવું પડતું એટલે દાદા ભગત બહુ અનંત કોટી બ્રહ્માંડ ની જે ઉત્પત્તિ પ્રલય તેના કરતા છે ને મહારાજા ડીરાજ પણ બિરાજમાન છે એવા જ એ ભગવાન ચતુર્ભુજ રૂપ ને ધારે છે અષ્ટ ભુજ રૂપ ને ધારે છે અને વાસુદેવ શંકર છે તો ખબર નથી વારા નૃસિંહ વામન કપિલ હૈગ્રી આદિ રીતે એને ધારે છે અને પોતે તો એનો વાંધો ને ભગવાન આપણને સમજવાની શક્તિ વધી આપી હોય તો બોલાવી ખરું પણ દિભોજ પોતાની કલ્પના પાછી લાવે મને ખબર અને ઉપનિષ્ઠ તથા શંખ શાસ્ત્ર તથા યોગ શાસ્ત્ર તથા પંચરાસ્ત્ર તેમને રીતે ને વર્ણન કર્યું છે એવી રીતે પરોક્ષ અને ભગવાન સ્વરૂપ થયું અવતારો થયા ધર્મ ગુરુ અવતારો એ ભગવાન લીધે છે પછી ચતુર્થુર હોય ચોવીસ ગુરુ હોય જે હોય એ બધા પર વ્યાસજી કહેવા તો શંકરાચાર્ય ના કહેવાય રાચાર્ય ના કહેવાય મધવાચાર્ય ના કહેવાય વિષ્ણુ સ્વામી ના કહેવાય વલ્ચાર્ય વ્યાસજી ના વચન ને અનુસરે તો એ આચાર્ય ના વચન નું લોક માં પ્રમાણ થાય નહી તો ના થાય અને વ્યાસજી ને તો બીજા કોઈ ની અપેક્ષા નથી પણ એના જ્ઞાન નો આધાર લઈ ને કામતા હોય ત્યાં તો પછી આવે એ આધાર લઈ લાગે કુકબળ બી આવે તો આધાર લઈ લાગે આનું વ્યાસજી ના વચન ને અનુસરે તો તે આચાર્ય ના વચન નું લોક માં પ્રમાણ થાય નહીં તો ના થાય અને વ્યાસજી ને તો બીજા કોઈ ની અપેક્ષા નથી કેમ કે આચાર્ય છે અને પોતે ભગવાન છે માટે આપડે તો વ્યાસજી ના વચન ને જ અનુસરવું બરોબર છે મને લાગે તો નિષ્ફત્તિ ભગવાન છે માટે આપણે તો વ્યાસજી ના વચન ને અન્નવું અને તે વ્યાસજી છે જીવ ના કલ્યાણ ને અર્થે વેદ નો વિભાગ કરો અને સત્તર પુરાણ કર્યા રામાજી બાબુ કી હો એના કલ્લામ ને માથે એના કલ્લામ વિભાવો ભાગવતમાં આ યોગ ધર્મને લઈ અને માર્ગની ગુડ્ધિ સમગ્ર વેદને ધારી સકવા સમર્તા નતા એટલે એના વિભાવો દરિયને ધારી સકેવા તેના યોગાની કરન કરી દીધો સમલે વીરજનો વિભાવ વિભાવલો સારા આ સમય કળંગન સમ પોતાની મેળેભીકરણ કરી શકે કરવા જાય તો આવું સમૂહ થાય ભગવાન ની ભગવાને પાછા કર્યા હોવાથી બધું કઈ કઠિ નું સમજાય ને એ બધું વ્યાજ વ્યાપુત ઉપાસના આવતી શંકાઓ થાય એના પરિવાર માટે સમય જગત નું મૂળ કારણ તત્વ છે આપડે બોલવી हेमतारो उकाड गाव हे काय काय आहे हे काय काय आहे हावर तो काही नाही बोल काय नाही तुम्हारे देवा जो लो लो वनना जसे वनना जसे आता लो लो આ હજી દિવસ છે આ જે ની અજવાનું આવે છે દિવસ હોય નથી થઈ ગયો ને ...ul mâ ŭu ઩� ન ન ન ન ડવિક નૉ નુષે ના નિવગ ના ના ન્વિણ ના ન્યવે. ...Yataha janu ...W osyaw yata hai januvade metalh formalidh j blolde Açana ન cron!.. No, când ન ન ન ન ન ન ન ન ન ન the big." આજનું સિદ્ધ કર્યું હોય પછી ભગવાન ભગવાન એના ની અસ્પતાળ જાય તો હડવું આવવું જોઈએ ભગવાન માં હોય તો આવે છે તો બનનારા ગુનો અલંફા કે જેની અગળ બનતો યાદન માનું યસપ સરોજી ડોક્ટર સાત્ર સાત્રનો વૃદ્ધિ સાત્ર સાત્ર તો પહેલા તો આતો બ્રહ્મચર્જના સા બીજો તો આ તો બ્રહ્મચર્જિના આતા ઇકેલું થા તો જરમાં જે તો હુજે પછી બીજા સૂત્રો છે બ્રહ્મ ને શુદ્ધિ માં ઉપર અને એટલા માટે ચાર સૂત્ર ને ચોક્કસ કહેવાય એનો બ્રહ્મ ફૂલો હું પવિત્ર માટે કઉ છું વિચાર કરવો છું આપડે હજી હશે બોલાવું તમારી લોક ભાષામાં હસવું જાય એ સાધુ ને તો ખાઈ હસવું ખાય સાધુ નો નારાયણ માં રૂઢ છે કે વસુદેવ પુત્ર માં રૂઢ છે ઓલે વધુદેવ પુત્ર માં ગુજરાતી કરે છે છતાં કેટલી ઊંચી ભાષામાં એને પકડી ગયા શ્રીકૃષ્ણ આવે એનું વિભાગીકરણ કરવું બહુ કઠણ પડે છે કે બોલે આપણે આગળથી બુદ્ધિ કસીન તૈયાર રાખવી જોઈએ ને ખેડૂત વરસાદ આવ્યા પેલા ખેતી એવી તૈયાર કરી રાખે ને જે ઈટાને દોડા દોડ નો થયો જો ભગવાન જોતા હોય ભગવાન કાહુ રહેવું ન જાય માલિબા તો વાવણી થાય ને થાય નઈ અને એમને વાવણી કરે તો બિયારણ જાય અને ધ્રોકડ માં કઈ નો થાય खेती आचार्य भगवान आचार्य आचार्य गुरु मैंने भगवान અને આપણે જ અનુસરવું અને તે વ્યાસજી તેને જીવ ના કલ્યાણ ને અર્થે વેદ નો વિભાગ કર્યો અને સત્તર પુરાણ કર્યા મહાભારત કર્યું બરાબર એટલે કરવું પડે ને મહાભારત રચ્યું બાબત માં આવે છે હવે ભાગવત માં રચવાથી શાંતિ નો થાય એને ભગવાન નું સ્વરૂપ સમજ હું કથન કર્યું આપડે બધા હેલું થઈ ગયો ને આપણે બધા છે એમ નથી આવું માને છે ને અને શાંતિ થી બેઠા ને કલ્યાણ થઈ ગયું કેમ ધાણી તાળીયા હશે ધાણી તાળીયા એવું દુઃખો હોય તો ખાવા કઠણ પડે છે ઈ આપડે સંતોષ માની ને બેઠા છે તો આપડી મૂર્ખાઈ કેટલી આમ જોવું જોઈએ સંતોષ માં કોણ ઉથરક થઈ મને કોગવાન ના સ્વરૂપાંતિ નથી દેખા કઈ નથી ને અક્ષમધામમાં જવાનું આમ નથી થઈ ગયું બધા આવડા વાસ ને નશાંતિ નહી આપણે શાંતિ થઈ ગઈ એટલે ઈ મૂર્ખ કે આપણે મોરખી નીચા કઈ એમ વાતો નીચા કઈ ની શાંતિયો કેવાય એ ઉપાસના વાળો કેવાય એટલે આ જગત માં વિચાર કરી એટલે ઉપાસ અને એક કે એટલે બીજું એમ બોલવા શીખે એટલે ઉપાસના શીખી ગયો એમને આ કવિતા ગોખવાની હશે આપણે કેટલા નીચા થઈએ એનું વાત એટલે એજ વિચાર કરો આટલા બધા સ્વામિનારાયણ સંપ્રદાય શું બધા સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ તો પછી એને શબ્દ લાભે સમ રૂઢિ રીતે પરંપરા હિસ્સો હોય એમ નામ સંપ્રદાય પરંપરાનો નારાયણ નો હિસ્સો જેમાં આવતો હોય મહાભારત કર્યું તો પણ તે વ્યાસજી ના મનમાં એમ થયું છે જીવ ના ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો આટલું બધું આપડે માર્ગે જવું છે એમાં કેટલા ડગલા ચાલ્યા થયું ને પૂરા કેટલા વરસાદ કાળી નમડા બોલો કાળું ગામડા નું છે ને એક માલિકા બેઠો ઘણી પડ્યો બોલો તેને કરી ને પોતાના મન માં સંતોષ ના થયો અને પછી સમગ્ર વેદ પુરાણ ઇતિહાસ પંચરાત્રા એવું ભાગવત પુરાણ તેને વ્યાસ કરતા હવા કોણ એ ભગવાન ના અવતાર કયા છતાં એને કરેલું એને શું આત્મ સંતોષ જોઈએ એવું આવ્યું એથી વાવ મારો નો આવ્યો એટલે આપણે સાધુ થયા છે શા માટે કે પણ જવા માટે હવે એના માર્ગ કેટલા ડગલા ચાલ્યા એ આપડે મેળવીને થઈએ ને કોઈ કુઠિન મેળવે ગુણાતા દિવસો ને લઈજો હંમેશા મનથી પૂજા કરજો એમાં એમાંથી ભગવાન અમે પૂજ્યા હવે આપણે કેટલા ટગલા હાલ્યા હું જણાવતા હશે ને પેલા દાંતડી બંધિયા ને સંભાળો છો ને તેને ભાગવત ને વિશે સર્વ અવતાર કરતા શ્રી કૃષ્ણ ભગવાન અવતાર ના કૃષ્ણ ભગવાન છે ત્યાં કોણ કહ્યું તત્વ નું તત્વ એ શ્રી કૃષ્ણ પણ એ શ્રીકૃષ્ણ શબ્દ ના આવે ત્યાં લગભગ નો દીકરો ત્યાં ભાવ ભોખી કાઢે છે આ પર તત્વ ને કઈ ક્યાં શ્રીકૃષ્ણ શબ્દ એ અવતાર લઈ આવે દાદા ભગવાન નાનો ને એક મોટો હવે એક બાજુ ચક્ર અને એક બાજુ બીજો નાનો પણ ખંડગી ઉભો કરે એને ખબર જ નથી પડતી કે નાનો એક આમ ભગવાન ઉભો કરવું જોઈએ ભગવાન ઉપાસ ભાગવત ના સમય આવે છે બોલો કૃષ્ણ સ્વયં એમાં પેલા અવતારો નું વર્ણન કર્યું એ અમનું વર્ણન છે અને એમાં પાછું પ્રશ્ન અવતાર લખી ને પછી એ આને કોણ સમજે એટલે મૂળ પુરુષ દોષિત થયો પણ એટલી હોય આને કોઈને બસ બોલું અને આપડે કહે છે ભાઈ પાછો વાતું કરો એ લવાન બાદશા આને લીટી આવડતી નથી ઘૂસાડી નાની કરવાની લીટી મોટી દોરતા આવડતી નથી એટલે ભગવાન ના જેવા ગુણો છે એવા ગાતા આવડતા નથી એટલે બાપલા શક્તિ વાળી વાત હોય મૂકી દેવી જોઈએ શક્તિ હોય એ વાતને ઉપાડવી જોઈએ કૃષ્ણ ભગવાન ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના કહ્યું હું નિર્ગુણ છું ને મારા સંબંધ ને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે માટે કામ ભાવ દ્વેષ ભાવ ભય ભાવ સંબંધ ભાવ સ્નેહ ભાવ એમાંથી જે જે ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાન વિશે જીવ આચર્યા તે નિર્ગુણ થઈ ગયા નિર્ગુણ નિર્ગુણ ભગન ભગવાન ને ભગવાન ભક્ત ની ક્રિયા નિર્ભણ પણ ભાઈ ભગત કેને કેવો ને એની ક્રિયા શું હોય હું તો બધું વિચારો ની કહેવાય ભગત ની ક્રિયા નિર્ભર આ જગત માં નથી ગામડામાં અત્યારે તો હસીક નહી હોય જાય તો કહેવા છોકરો હું બોલે મારી નાગલા ગાયું ઘી લોહ કેવો છે થાય પડી જવાય અરે ભગવાન મને આયો તમે ભૂલ્યા ભૂલા મને આ ત્યાંથી ઉપાડ્યો મને આટલો થઈ ગયો નિષ્ઠા છે એને ભગવાન ઓળખ્યો અને પછી જીવનમાં વધારે ત્યાં એ દેખાય મન ધાર્યું મળી રહે માનવી માત્ર નક્કી કરી રહ્યા એમાં બેટ હું એટલો ભગત કેવાતો હોય તો આ હોય સામાન્ય હોય એને એમ હોય એમાં પાખન માં ચડ્યો એની ખામી દેખતો નથી એટલો દેખે આટલો ફેર પડે અને સર્વ ગુણ્યા સંપન્ન એક સિવાય કોઈ નથી એટલે દરેક કોઈ ના પાક એવી રીતે વ્યાસજી એ શ્રી કૃષ્ણ ભગવાન ને કહ્યા છે અને તે વ્યાસજી સિદ્ધાંત સર્વ અવતાર ના ધરતર જે પરમેશ્વર તે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે શું સર્વ અવતાર ના ધરતર જે પરમેશ્વર શા શબ્દ વાપર્યો ત્યાં શ્રીકૃષ્ણ નો વાપર્યો को एक के एक तत्व कोई को है? परेश्वर ईश्वर तो कंट्रोलर ईश्वर एंट्रोलर थे नियामक परमेश्वर कहवा परमेश्वर शब्द जयपरव तरह श्री कृष्ण शब्द तत्व ने कहना शब्द પછી તત્વ નું આ બીજું નામ છે આ જીવ આપડે બધા કેવા જઈએ હજી એવા તત્વ માં આનંદ લેનારા નથી કઈ જરાક સ્વાદ દેખાય તો ફાવે ફાવે તમે રીંગણા નું શાક કરો તમે પરવનું કરો હારામાં હારું તમારી રૂચિ પ્રમાણે બનાવો શાક ખવા મીઠું કામ નાખો શાસ્ત્ર એનું ખાવાનું મીઠું શા માટે મારી બનાવે છે ખાવાની ચીજ નથી એને ભેરી નાખવી વાત ઘણી દાયા ના પણ લઈ જ માયા નો હવામ સ્વામીનારાયણ ત્યારે આ પરમેશ્વર છે એકલા પરમેશ્વર એવું પ્રાણી માત્ર ચોટેક બોલાય ભગવાન ને આવ્યો એ તો આપણે બધા મળતું આવે એટલે આમ કરવું આમ કરવું આમ કરવું એ તો મારી જ અને એમાં જ આપણે ઉતરતા થાય ભાઈ ને ગમે ભાઈ ને આમ ભાઈ ને આમ એટલે નીચે નીચે નીચે ઈશ્વર ની મર્યાદા ને રાખવું પડે આ પાછું ગોઠવે એમાં પાછું ત્યાં મોક્ષ માર્ગ કેવી રીતે ભાઈ એ તત્વ જ્ઞાન તો છે ને આ પરમેશ્વર એ શ્રી કૃષ્ણ કઈ બનવું પડતું નથી એમાં શ્રી તત્વ યુદ્ધ છે કોઈ પણ વસ્તુ કૌશાખ બનાવેલા મીઠું નાખ્યા વિના કામ જોવા એકલો ભગવાન કોઈ જોતો નથી આ લોકો નું મને જઈએ થઈએ આ લોકો ની સંપત્તિ જઈએ થઈએ આ લોકો નું બધું જોઈએ માણસ ઈશ્વર કામ કરે પણ માણસ નથી જોતો કઈ એટલે ઈશ્વર કરે વિચાર કરજો ઊના ઉતરો તો ખબર પડે તો ખબર પડે આમાં એ ચડવાનો માર્ગ એ જ પડવાનો છે આલોક અને પરલોક થયા મનુષ્ય આપણે થયો મનુષ્ય તરીકે જે કઈ સાધન સામગ્રી જોઈતી હતી એ પણ એમાંથી કૃષ્ણ માંથી મળે છે શ્રી કૃષ્ણ આ લોક ની બધી સામગ્રી એનાથી કોઈ દૂર નથી પર બીજા નંબર નું નામ છે સૌ કરતા પેલું નામ પરમેશ્વર પછી બીજું નામ કે વાસુદેવ શું પરમેશ્વરે સૃષ્ટિ કરી એમ નહી મન કરે તરમેશ્વર અને પછી દરેક ના વસીન ગુણપૂર્ત એટલે વાસુદેવ થાય પાછો ઉપનિષદ ના નામ છે કહ્યું નામ પછી આ નામ પછી આ નામ ને પછી આ નામ અને શ્રી કૃષ્ણ આવ્યા પછી આ અવતારો આવ્યો ના પાછું જોઈએ શ્રી કૃષ્ણ નામ એ તો પડે જ સામાન્ય જગત માં ન જાણે આપણે કોઈ જાણતા નથી કોણ આની કોણ ક્યાંય પડી છે આ ખાવા પીવાનું મળી ગયું ભક્તિ માર્ગ એટલે આપણે દુનિયા જીતી ગયા વચ્ચે મળી ગઈતી સંપ્રદાય એટલે શૂન્ય બોલો પછી શ્રી કૃષ્ણ પછી સંપ્રદાય આવે એટલે ઈશ્વરના જે સિદ્ધાંતો એ સંપ્રદાય ઈશ્વર સિદ્ધાંતો આપણે સિદ્ધાંતો નો ભૂલી ગયા ઠાકોર જેને કરીને જીવ નું કલ્યાણ થાય એ ક્યાં સિદ્ધાંત ધર્મ જ્ઞાન વૈરાજ ને એમાં ધર્મ કોઈ ચૂથવું કરે કે આપણે ઓછા થઈ એ જ્ઞાન માં ભક્તિ કરા તો ભક્તિ તો સમાજ સમજતો નથી એટલે એમને આપણે રવાને ઠરાવી દીધા ભક્તિ આમ જવા પીએ હૃદય થાય નરસિંહ મહેતા ના હારા તો હશે એમને અરમડી દીધી એમને દીદી હે છે એમને ભરતજી ને પાડું કાપી ક્યારે દીદી થાય એને આપણે શું ઠરાય ભરતજી છે મારી પાસે અને આપડે એ મીઠા કરવા એ દોઢસો વર્ષ ભક્તિ માં વધ્યા છો કે ગયા કોણ બોલો ને બોલો સંપ્રદાય ક્યાંય ગયો આ સંપ્રદાય રીતે પરંપરા પરમેશ્વર નો હિસ્સો એવું બાબત સંપ્રદાય ગણાય એના સંપ્રદાય ને શું ખબર છે આ પાડું આ રૂપાળું આમ કણ એટલે એવું કઈ રાજી થાય એમ ને જગત માં ક્યાં વધારે ગુણ ઉઘાડું લઈશું આપણી મોટો પ્રૃત્ય નથી આગળ કરોડ નું તમારી દેવલું કરવાનું એ તો આપણી હારું લાગે છે આપણને મજા આવે છે સ્થુલ ભાગમાં એટલે આપણે કરીએ છીએ એમાં કઈ આત્મા તત્વ શોધવા માટે આપણે કરતા નથી ભક્તિ તો શબ્દ લગાયું આપણે આવડા બધા સમજતા નથી એટલે અને સર્વ અવતાર ના ધરતલ જે પરમેશ્વર એ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે ત્યાં એને શ્રીકૃષ્ણ નામ લગાડ્યું એટલે મીઠું નાખ્યું થોડું કેવળ પરમેશ્વર તત્વ છે બોલો અને બીજા જે અવતાર છે એના છે પછી બીજા જે અવતારો એના જેના પરમેશ્વર એ શ્રી કૃષ્ણ એમાં બી બીજા અવતારો નિર્ગુણ અને શુદ્ધ સત્વાત્મક એમાં કેવી રીતે તફાવત શ્રી કૃષ્ણ ગયા અને પછી એમાંથી અવતાર છે મહાપુરુષ આદિ ખરું એનાથી વરું એનાથી ઓરું મહત્વ આવે ઠેઠ એ મહત્વના પ્રથમ ગુણો ત્રણ છે એટલે જ્યાં શુદ્ધ સત્વમ ય બ્રહ્મ દર્શન હવે છે ને ગીતામાં સત્વમ યર્શન એ સત્વ નું જેથી જ્ઞાન થાય ત્યારે બ્રહ્મ નો દરવાજો આવી ગયો ભગવાન ના ધમ માં હોય તો એનો દરવાજો શુદ્ધ સત્વ છે જો ક્યાં પહોંચ્યા એટલે દરવાજો હવે અંદર નિર્ગુણ ભાવ્યો પછી એટલે કોઈ શુદ્ધ કે અશુદ્ધ કોઈ પણ ગુણ ક્યાં છે એ કેવો સત્ય આનંદમય વસ્તુ પછી આવી ગઈ શક્તિ ના આનંદ થાય ક્યાં લગી ગુણમય योगी चालता चाल शुद्ध सत्व जय बने आदे है जो, आदे है शुद्ध सत्व मई बनी जादे है, नथी जवा क्या सुख दुख बीजू हानि वृद्धि भगत मतरे कारण के भगत होने अथड़य अवी जाए भगत हो जाए મલિન ભાગ વાળો અહિયા દર વજ તત્વ છે ખાઈ રહ્યો અને ભગવાન ની પૂજા કરવા બેસે એટલે એની પૂજા ને કરે પાછા તમે વાતો કરો કે બોલો હા દેવ નો પૂજા ની દેવ સરખો પવિત્ર પૂજા કરે છે આપડે કોઈ ખોટા નથી કેવા તો પ્રસંગ એવા તમને સમજાવવા કરીએ છો જગત ને સમજાવવા નથી કરવા એ દેવ છતાં મહારાજ કે મહેનત કરો પછી દયાળું દેવ છે મૃત્યુ આદિ ઘડી રહી હોય અડધી ઘડી રહ્યું હોય પા ઘડી રહ્યું હોય એ દયા કરે અને આ ખંખેરાય જાય તો આપણું કામ થઈ પણ આપણું કામ આપડે કરવું છે એમાં એની મદદ નો માગવી શું આપડું જે કરેલી મારા દાખલ દેજો ઠગે ઠકેશ્વર નહીં જાણતો ઠગારો છે એના માથે ફરજ જોઈ તો એને કરી નઈ કઈ અને બરોબર કૃપા માંગવા આવે જવું છે અને આપણે રાજી હોય પૈસા વાળો હોય તો માં પૈસા વાળો હોય તો ગરીબ ના જ કઈ કયું નહી કઈ મારા હતો ને એ રાત આવ્યું છે અમારી ભાણી આમ છે અમારે હો ભગવાન બાગતા નહીં એમ જ્ઞાન તમે ભગવાન બા માગે ને અગિયાર નો દ્રગો ના પાડી ક્યાંય નજો ભૂલી જાય મારી ઉપર ખરાબ કરવું નઈ કાંઈ બરાબર ને કેટલું છે દર્શો બેઠક વાંધા ને મેં કહ્યું વર્ગમાં અને ઈશ્વર ઉપલા વર્ગમાં ત્યાંથી ધ્યાન દેવાનું